એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ ભાવનગર થી હેતભાઈ આવ્યા છે રાજુલા થી સ્વરા વાર્તા સાંભળે છે અને ગાંધીનગરમાં બેઠા બેઠાબેન છે ઓહો હોના મોટા ટાબરિયાઓ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આ વાર્તાનું નામ છે ઝરણાનું જાદુ સાંભળજો એક દેશમાં એક બહુ મોટો પર્વત હતો એ પર્વત પાસે એક સરસ મજાનું ગામડું આવેલું હતું નાના ઝરણા ઊંચા ઊંચા વૃક્ષો હરિયાળા ખેતરો આ લોકોએ વનમાં જવું પડતું આપણી જેવા ગેસના ચૂલા નતા હો ભાઈ આ ડોસો પોતાનું ખેતર ખેડતો જંગલમાં લાકડા કાપતો અને પોતાનું ગુજરાન ચલાવે કાપવા માટે ગયું આકાશમાં સુંદર મજાનું રંગબેરંગી નાનકડું પંખી ઉડાઉડ કરતું હતું અને ઘડીક તો આ પંખી થયું લાવ ને એને પકડી લઉં મારી પત્ની ને આ પંખી બહુ ગમશે એ તો એને ઘરમાં રાખશે એમ કહીને ડોસો તો આ પંખી ની પાછળ એને પકડવા માટે દોડો પણ એ તો તરત ઉડી ગયું ફરું એની પાછળ દોડવા લાગ્યો પણ ભાઈ ક્યાં પંખીની ઝડપ ને ક્યાં આપણા ઘરડા ડોસા દોડ ખૂબ આગળ ગયા પછી ડોસા લાગ્યું કે હવે આ પંખી પકડાશે નહીં ભાઈ હવે મારાથી આ ઉમર દોડી શકાય એમ નથી ડોસો તો એવું વિચારવા લાગ્યો એટલે એ તો નિરાશ થઈ ગયો થોડીક વાર થઈ ત્યાં તો એને તરસ બહુ લાગી હો અને બધે પાણી શોધવા લાગ્યો પણ ક્યાંય પાણી ન મળે એને થોડેક આગળ ગયો ત્યાં એક સરસ મજાનું નાનકડું એવું ઝરણું વહેતું હતું ખળખાને તો આ ઝરણાનું મીઠું પાણી પીવાનું મીઠું પાણી પીવા લાગ્યો ઘણું બધું પાણી પીધું પછી એ તો થાકી ગયો હતો એટલે એ તો ઘાસમાં એક ઝાડ નીચે આરામ કરવા પડ્યો અને જેવો આડો પડ્યો કે ડોસાને તો ઊંઘ આવી ગઈ ભાઈ પછી ડૂબવાની તૈયારી કરવા લાગ્યા અને ડોસાજીને તો ઊંઘ ચડી ગયો થોડીક વાર સુતા ત્યાં તો ઊંઘ ઉડી અને ડોસાને વિચાર આવ્યો અરર સાંજ પડી ગઈ હું કેટલું બધું સૂતો છું મારી પત્ની ચિંતા કરતી હશે એટલે ધીમે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ અરે ગયો ડોસો તો વિચારે એને ભારે નવાઈ લાગી જ્યાં સવારના કાપેલા લાકડા મૂક્યા હતા ત્યાં એ ગયો અરે હું આજે આટલી ઝડપથી ચાલી શકું છું ઓહો હો હો આજે મને આટલો બધો ફરક કેમ લાગે છે મારામાં એવું તે શું થયું કે મારામાં તાકાત આવી ગઈ ઢોસો તો વિચારે લાકડાનો ભારો બાંધ્યો ઊંચકવા ગયો ત્યાં તો ભાઈ લાકડાનો ભારો તો સાવ હળવો ફૂલ લાગ્યો હો ડોસામાં તો તાકાત આવી ગઈ હતી જુવાન છોકરાઓને હોય એવી તમારા જેવી હો બહુ તાકાત આવી ગઈ એને તો થયું કે હું તો પાછો જુવાન બની ગયો શું અરે વા અને સાવ પાસે આવી ગયું એનામાં તો ચાલવાની તાકાત આવી ડોસા કઈ ખબર નતી હો કે એ તો ફરીને નવ યુવાન છોકરો બની ગયો હતો ભાઈ જુવાન છોકરો મોઢા ઉપરની કરચલી દૂર થઈ ગઈ શરીર મજબૂત થઈ ગયું અને માથાના વાળ પણ સફેદ થવા લાગ્યા હો ઢોસો તો વિચાર્યા શું પણ એને કાંઈ સમજાણું નહીં ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો એની રાહ જોઈને ડોસી દરવાજામાં ઊભા હતા ડોસો બોલો ચાલ કોની રાહ જુએ છે આવી ગયો હું તો ડોસી કે તમે કોણ છો ભાઈ હે હું તારો પતિ છું સવારે લાકડા કાપવા ગયો ને હે મારો પતિ મારો પતિ તો ડોસો છે તું તો જુવાન છો ડોસો કે અરે ગાંડી હું તારો પતિ છું ઘરમાં ચાલ આ મને પણ સમજાતું નથી કે મારામાં શું ફરક આવી ગયો છે ડોસી તો દોડીમાંથી એક અરીસો લઈ આવી અને ડોસાની સામે આ જુઓ તમારો ચહેરો કેવો દેખાય છે અરીસામાં એને પોતાનો ચહેરો જોયો અને ડોસો તો ખુશ ખુશ થઈ ગયો આ ડોસો તો જુવાન બની ગયો હતો ભાઈ એને ડોસીને આ પંખીની બધી વાત કરી અને કહ્યું મને લાગે છે કે હું થાકી ગયો ત્યારે મેં જે પાણી પીધું એમાં જ કંઈક જાદુ હોવું જોઈએ કારણ કે મારામાં પાણી પીને સૂઈ ગયા પછી જે કાંઈ ફરક થયો એ આ પાણીને લીધે થયો છે આટલું ચોખ્ખું ને મીઠું પાણી મેં ક્યારેય પીધું નથી હો આ સાંભળી ડોસી બોલી આ તમે બની જાય તમારી જેવી તો જ તમે મને વધુ પ્રેમ કરશો આ તારી વાત સાચી એમ કહીને ડોસા આ ઝરણાનું પાણી ક્યાં છે એ સમજાયું બીજે દિવસે સવારમાં ડોસીમાં તો આજે બની ને આવશે પણ સાંજ પડી તોય ડોસીમાં પાછા ન આવ્યા ડોસો તો વિચારે એને ઝરણું નહીં જડ્યું હોય તો ભૂલી પડી હશે તો જ્યાં જોયું ત્યાં તો આ ડોસી ના કપડામાં એક નાની અમથી બાળકી હાથ પગ હલાવતી હતી એની પત્નીએ પેલું પાણી તો પીધું પણ જુવાન થવાની લાલચમાં અને લાલચમાં એ ડોસી તો એટલું બધું પાણી પી ગઈ કે સાવ નાનકડી છોકરી બની ગઈ ભાઈ આ તમારા ચાલી શકે ન દોડી શકે ડોસો મનમાં બોલો હવે તો આને મારે મોટી કરવી પડશે પૈસા એ મોટી થાય એની રાહ જોવાની બીજું શું બિચારો જુવાન ડોસો નહીં કરે પણ શું તો બોલો લો મજા પડીને આ જાદુઈ ઝરણાનું પાણી આવું હતું ભાઈ ડોસીએ ઘણું બધું પીધું તે નાનકડી થઈ ગઈ અને ડોસાજી તો જુવાન બની ગયા તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો